ખબર <laughs> <laughs> છે છે ને તો ચારણા કોથળાજી ખાવાના ચારણા આવે નઈ બધા આનંદ થાય કોથળા હું હસતા હતા હું તો કોથળા મનુભી દલાલ એટલે સમજી ગયા દયા થઈ તો મારા બુદ્ધિ નહીં બુદ્ધિવાળી થવા જાવ બુદ્ધિ નથી તમે થોડી બુદ્ધિવાળી પણ થવા જાવ ખુશ ખુશ ને ખુશ અને એને કહ્યું ને કે હવે પચાસ ફેરફાર કરી નાખો આવે બરાબર અને નવો રસ્તો કાઢો આવે તમે તૈયારી કરું ગયા ભૈયા કહી દીધું મારે એમને વખત ચાલશે એમને રૂબરૂ મંત કરીને અહંકાર કર્યા તે કુદે આમ સમજી ગયા સમજી ગયા સમજી ગયા સમજી સમજી જાય સંસારમાં તમે લીખત તો અમા તો કરે છે એવું લાગે તમે લોકો કઈ પણ પૂછ્યા કરે એટલે આપડે આગળ કામ છે હજુ આ કોરી સ્લેટ થાય છે એટલે કયા બુદ્ધિ થી પૂછપુછ કરે કે દાદા તમે જે બ્રહ્માંડ માં બધે જઈ આવ્યા ત્યાં કેવું હતું ના પણ બઉ એ સત્સંગ ખુબ ખીલ્યો અગિયાર થયા નઈ હસ્યા આજે રજા ન છે દાદા ખાલી એક સૂત્રો વારે રજા લેવા પડાવી સમજ ની જરૂર પડે કોઈ વાર એકબીજા સાથે ડિસ્કશન કરીએ પણ તે વખતે બધા સમાધાન મોકલી આપીએન્ટ મોકલી આપીએ એના થી કરશું બીજું કઈ આમ विकार के, वो के था तू, कोई नहीं नहीं, नहीं कोई थोड़ा तो ना, कर सत्संग कर <coughs> द्रव्य कर्म एट ભાવ કર્મ દ્રવ્ય કર્મ નવ કર્મ ની જે આપડે વાત કરીએ છીએ જરા સમજાવો ને અમને ફરીથી દ્રવ્ય કર્મ કોને કેવાય ભાવ કર્મ સમજાઈએ અમને સમજાઈ સમજાઈએ પહેલા થતા પેલા ભાવકર્મ હતું હવે જયંતિ રહે ભાવકર્મ ઉડી ગયું આ ભાવકર્મ ના પરિણામ શું કઈ કવકર્મ ભાવકર્મ ના પરિણામ દ્રવ્યકર્મ થાય દ્રવ્યકર્મ થી દ્રવ્યકર્મ થી ઉત્પન્ન થયા નવ કર્મ બતાવ ભાવકર્મ થી આ દેહ ભેગો થયો જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની ને અંતરાય આ દેહ એટલે જ્ઞાન આયુષ ગોત્ર અને વેદ વેદનીય આ દેહ અમારા નામકર્મ દ્રવ્યક્રમ કેવાય આપડે જે કરેલા કર્મ તેનો છે ભાવ કર્મ જ હોય એમને ભાવ કર્મ જ હોય જે કાર્ય ને હું કરું છું એટલે ભાવ કર્મ થશે એક અવતાર એ થઈ જવાનો છે તમારી આજ્ઞાથી તે પુનૈ નો અવતાર એટલે તમારે નવકર્મ સમજી જવાનો નવ કર્મ એટલે શું બધો કરો છે ને સંસાર ના બધા જે વ્યવસ્થિત કરે છે એ બધા જ નવકર્મ છે જ્ઞાન સાથે કરીશ તો આ કર્મ બધા ઉડી જશે કેશ ભાઈ કંચનભાઈ એમ પૂછે છે કે જ્ઞાન વગર ના જે કર્મો હોય નો કર્મ કેવાય કર્મ કેવાય નો કરો કરું છું માટે ઉગે એવા અને આ હું નથી કરતો વ્યવસ્થિત કરે છે ઉગવાના નથી કે સંસાર બંધ થઈ ગયો હજી બંધ થઈ ગયા શું થયું भावकर्म द्रव्य कर्म, द्रव्य कर्म भाव कर्म एटे भावकर्म ए आत्मा, आत्मा कर्म એટલે જ્ઞાન આત્મા ભાવ જેટલા કરે મેં આ કર્યું મેં કર્યું એ અહંકાર કરે એટલું જ ભાવકર્મ અને તેનું ફળ છે તે આ દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય આપડા બોડી બોડી એ મળ્યા કરે બહુ બહુ એ ભાવકર્મ એક અધિક છે અને આ ઇફેક્ટ છે દ્રવ્ય નો આધ્યાત્મિક અર્થ શું થાય દ્રવ્ય નો અર્થ વસ્તુ એટલે આ છ દ્રવ્યો છે આજે ઘટમાં એક દ્રવ્ય છે ્યાય એના ગુણ ને પર્યાય હોય અને સત હોય સત હોય એટલે અવિરાશી હોય સનાતન હોય ગુણ પર્યાય સહિત હોય એ દ્રવ્ય इतिहास इतिहास करोर भरत राजा ने, ज्ञान आप अक्रम विज्ञान ये दस लाख वर्ष अत्य प्रगट थे तो ये भरत राजा क्या जो इतिहास नी अंदर था य तो नहीं आया અમુક રાજા દાદા ભરત ક્ષેત્ર એટલે શું એના ભરત ક્ષેત્ર ભણેલું આખું આખી પૃથ્વી ના ના ભરત ક્ષેત્ર આમાં પાંચ ક્ષેત્ર છે બીજા મહાવીર છે પંદર ક્ષેત્રો છે આ ક્ષેત્ર શબ્દ પંદર ક્ષેત્રો માં મનુષ્યો છે બીજા ક્ષેત્રો માં બીજા જીવો ખરા જેવત ક્ષેત્ર અમુક ભાગ અમુક સ્પેસ ને છે તે ભરત ક્ષેત્ર કે સ્પેસ ની અંદર દાખલા તરીકે આપડે પૃથ્વી આવી જાય ભરત ક્ષેત્ર અંદર જે સ્પેસ હોય આપડું આવી ગયું આપડે નાના ભાગ કહેવાય એમાં પોત છે બીજા ચાર બીજો બીજા એટલે સરખી અસરવાળો ત્યારે ત્યારે સરખી અસર વાળો આવા આવા લોકો એ દે અને પાંચ માં આવી દે છે ત્રણ થી જુદા પ્રકારના લોકો વેપારી બધી રાજા બધી જુદા પ્રકારના એ મન વચન કાયદા એકતા વાળા છે અને જુદા એને દરવાજ કરવા પણ આ કાર બદલે એકદમ પાંચ માં ख सब थे तो भाग पड़े दादा समय तो एक सरखोज સમય એક સરખો હોય તો પછી નામ કેમ જુદા પડ્યા કેમ નામ જુદા પડ્યા એના વાતાવરણ ચેન્જ થવા દે છે સુવાસર થાય છે એના નામ જુદા પડ્યા આરાવત ક્ષેત્ર એટલે શું દાદા એમ પૂછે છે ભાઈ આરાવત નામા છે આરાવત ખાલી માવી દે એ નામ જ દેખાય એનો કોઈ અર્થ બીજો હોતો નથી એ નામ જ આ મનુષ્ય આપણા જીવન જેવા બધા વેપારી વેપારી બધું સૃષ્ટિ કરી દાદા બધું અહિયાં જેવું બધું બીજું જગત બાયરીઓ જાય મહારુતીય ક્ષેત્ર માં એવું જાય તો મન બધું કહેવાયુતીય ક્ષેત્ર માં બધું થયા આના હાથ જતા લોક ચોકરી જ મેડવા નહી કેટલાક ભડકે છે આવું મને કઈ ગયો ને તું ચોકડી મેળવી શું આ જૂઠું મનો એકતા જ ના હોય કે કોઈ પણ ક્લાસ માં આપડે જઈએ પેલો નંબર ક્યારે બને પાત્ર નંબર હોય તો મહાવિદ થયો કે ભરત ક્ષેત્ર માં પાછા આવી શકે તારે ખુશી થી ડાયો થઈ ગયો બંધ થઈ ગયો તો दादा महाविद्या क्षेत्र में स्वामी छे बजा बिमंदर स्वामी ना दर्शन करेला दर्शन करेल तगवान तेज महाविद्या क्षेत्र नी अंदर सिमंदर स्वामी દરેક મનુ દર્શન કરાય મહિ ના મહાવી ક્ષેત્ર માં દાદા લઈ જશે એટલે પછી કશું જોવાનું જ નહીં પણ અમારે પાછા ફરી જઈએ ખરા તમારે પાછા જરૂર જાય તમે તમારી દ્રષ્ટિ બદલી ગઈ વિચારો બદલાઈ ગયા ફરી ગયા તમે એટલે મોક્ષ ના જવાનો હા જે દાદા ની આજ્ઞા પાડતા નથી અને જે દાદા દાદા ને એમાં રહેતા નથી પરિચયમાં એ રખડી મરે રખડી મરે હજારો વર્ષ થાય પેલા કાલે બીજા કરતા પૂરું થઈ જાય કેવલ નાન કેવાય છે ને એટલે મોક્ષ સ્વરૂપ પોતે મોક્ષ સ્વરૂપ જ છે પોતે મોક્ષ જ છે પોતે મોક્ષરૂપ જ છે તંદન જુદું છે અંદર પોતે મોક્ષમાં જ છે નિરંતર 100% અને દેહનો દેહ છે ભક્ત તે દેહનો પેલો હિસાબ શું પ્યા કરે છે એટલે દેહ જાણી તો કહેવાય જ નહીં ઇફેક્ટ જ બતાવે છે ફીબેક મેં બતાવે છે કઈ રીતે કે અહીંથી છતો ભાઈ છે એટલે વોટર બડો લેક હોય લેક જસો બિલ છે તે લેક થી આ ધરતી હોય ને હા તલાવ ભરી જવા આવ્યું એટલે પેલા શું કહ્યું ફોન કર્યું કે તમે બંધ કરી દો કે ભરી જવા આવ્યું છે એટલે બંધ કરી દીધું ત્યાં અને પછી આપણે પણ એમ થયું હજુ આ તું પાણી આવે છે આ તો પાણી રહ્યું છે એ તો જાણે ધમપછાડા કરો જાણે ધમપછાડા કરો ધમપાડા કરે તો આપડે કહીએ રે આપો અહિયાં ના ના હું તો પાણી આવશે વાત કરી લો પછી मैंने प्रश्न वारंवा करे तीर्शंकरीर्थंकर अपना हम गोत्र बंधाए गोत्र बंधाई गये વાત કહું નઈ તે અભરતા માણસ મરી જાય એટલું દુઃખ છે ત્યાં તો સાંભળતા આજના માણસો ભરી જાય સાંભળવું છે આ તો બપોરે જ્ઞાન આપવાનું છે કેટલું કામ છે ના અમને આ લોકો બે કે છે કે તમારા દર્શન એમને સ્વપ્ન માં થાય છે તો કે ચાલુ રાખજો દર્શન આપજો એવું કે છે સપનામાં આવે ત્યારે રટણ કરે આપડો કે દાદા સપનામાં આવે દાદા બન્ને સાથી સાથે આવે એવા આશીર્વાદ આપો શું કહે છે બેવ સાથે આવી શકે એવા આશીર્વાદ હા પાણી બાકી છે ને આ ફોન કરતા નથી હું અને પછી હું આમ ગજક ભરે જોય તો કા વિચારતો રહું તે થશે મને કેટલા વાર લાગે થશે પાણી બધું આવતા હોય કેટલો ખતરા શું છે તમે સાયન્ટ અમુક ઘણા કાળથી છે પણ આપડાવા જાય છે કે ખોટી જાય એમનું કેવું એમ છે કે આઈન્સ્ટાઈન એવું કહેલું કે મોટું એક કાળું કાળું છે એની અંદર બધી વસ્તુ સમય જાય છે પ્રકાશ પણ સમય જાય છે આ વસ્તુ સાચી છે એમ આપણે સવાલ પૂછે ઉપર એમ કે આકાશ માં એવું જગ્યા છે કે ખુબ મોટી છે અને ખબર નથી કે કેવડી મોટી પણ એની અંદર બધું જ સમય જાય છે એટલી મોટી જગ્યા છે કે જેમાં આખું બ્રહ્માંડ બ્રહ્માંડો હશે એમ કે છેલ્પના હોય બધા એટલે કાળું એટલે અંધારું નહીં એટલે એવું નામ આવેલું છે કે એમાં તમારી પ્રકાશ છે જેટલો છે એ વી જો? બધા ને સમજાવે છે કે સાચી વાત છે તમે કહો છો તો બરોબર છે પચાસ વર્ષ પેલા એ લોકો માનતા માણસ બે મિલિયન વર્ષ પેલા થયેલો આજે જેવું દેખાય એવું આજે કયા પે છ બે પાંચ વર્ષ પછી એવું દેખાય એવું કયા આપે એમને એમ નથી કે અમે જે કહીએ છીએ તે સાચું માનો આપી વર્લ્ડ પજલ એલ પજલ થયેલું છે There there are are in in this world. No seven, no five. Six six in this world, there are six in this world, no no seven, Naam Ek Chetan, chha, chetan. chetan kya te apra ne ne? ne, આપડા ચેતન ઓળખી શકે કોઈ પણ માઇ શકાય નહી ચેતન સાંભળી શકાય નહી હોય ને એક ભાગ ને પરમાણુ કે ભાગ ને બીજું પરમાણુ છે તે પરમાનન્ટ છે પરમાણુ તો ખ્યાલમાં જ આવે છે પણ આવી શકે શું સ્પેસ એ ઇટરનુ કેમ છે નહીં અજવાળું હતું જ નથી અંધારું અજવાળું એ જે માણસ ઉભો છે ને તે જગ્યા ના આધારે બોલી શકે તેવું તમે ઉપર જાઓ સ્પેસ શીપ ની અંદર બતાવે છે બધું અંધારું નથી કારણ કે આ બધા અણુઓ આ બધા પાર્ટીકલ્સ ઉપર લાઈટ પડે એનો રિફ્લેક્શન થી તમને દેખાય કલર છે દરિયાનો પછી જો કલર નથી તો કોઈ પરમાણુ એ નથી ને કે પરમાણુ નથી ખાલી એ નથી અરે રંગ નથી એનો સ્પેસ જ છે બીજી પાંચ વસ્તુ પરમાનન્ટ છે પરમાણુ અને જે ચેતન આ બધા જે રંગ બદલાય છે બધા પરમાણુ એમાં અત્યત્ ના ગુણ જ નથી જેટલી પ્રકારના રંગ દેખાય છે એ બધા જ પરમાણુ છે અરે પરમાણુ એ થી આગુબાજુ થઈ શકે નહીં અને चेतन आगू बाजू थे पावर शु कहायक तत्व गति कर एल प्रेशर अच्छा अरे जो गति सहायक तत्व एकलू हो है तो वस्तुओ गतिज करया करे उभीज नारे पति ओके यदि स्थिति सहायक से स्थिति सहायक से एदा चार थयो 3 गति चेतन परमाणु आकाश आकाश 3 4 नो स्पेस में तो पांच वस्तु हो रहे छे हां स्पेस बाद में स्पेस बाद में ओके आ सटू टाइम रेयो ओके ठीक એક પરમાણુ એક પરમાણુ એક થઈ શકે એને સમય કે છે આ છ વસ્તુ પરમાનન્ટ છે આ દુનિયા અને એ પરમાનન્ટ પરિવર્તનશીલ હોવાથી એમાંથી બધા અવસ્થાઓ ભી છે અને અવસ્થાઓ પરમાણુ જે જમ્પ કરે છે અમુક મૂલ્ય નો જમ્પ મારે છે કે ક્વોન્ટમ જમ્પ એક જગ્યા થી બીજી વચ્ચે ની ઉભો પરિવર્તનશીલ પરિવર્તન પરિવર્તન ફરે ચેતન વેતન બધું પરિવર્તનશીલ પણ તેમાંથી અવસ્થા થાય છે અને લોક ટેમ્પરરીમાં રહ્યા છે પરમાનમાં રહ્યા નથી પર્માન જાણતા નથી બધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ परमाणु तत्व एक नगर लाखों में उत्पादन करे नही घटे ते बेरफार कर सको फेरफार कर फेरफार न एक जीवट न એક ચેતન વધઘટ ના થાય એમાં કોઈ ચીજ વધઘટ થતી નથી મને કોઈ બનાવની જરૂર નથી કારણ કે પરમાનન્ટ વસ્તુ છે પરમાન હોય નહીં નહી હોય એનો અર્થ એવો થયો કે એક વખતે આ તો લોકો માટે કામની છે જે પ્રકાશ આવે છે એનર્જી આવે છે એ હાઈડ્રોજન અણુ તૂટી અને જે શક્તિ નીકળે છે એનો આ પ્રકાશ આવે છે એનો અર્થ એમ કે સૂર્ય ધીરે ધીરે ધીરે ધીરે નાનો થતો જાય છે નાનો થઈ પછી બંધ થઈ જશે ત્યાંથી પછી વધવા મળશે બધું બધી ચીજો ડુંગરો ભૂંગરો બધા અપગ્રેડ થશે મનુષ્ય પણ અપગ્રેડ થશે અત્યારે જે આપડા સ્ત્રીઓ પરિસ્થા सायंटिस्ट नी डेफिनेशन जीववा वस्तु हाला मनुष्य मै के जीव मै बणस जीवे के मणस मरी गुए के, के आ गए हाला हालत एना पर खबर पड़े ये वस्तु बराबर बड़? के सायंटिस्ट नु कम के, के मणस हाले तो जीवे हलन चलन बंद थी गो मरी गयो એવું એ લોકો સમજે છે તો એ બરાબર છે મરે છે કે જીવી ગયો છે માણસ મરે છે કે જીવે છે એની તમે કઈ રીતે ડેફિનેશન આપ્યો તમે કોને કો મરી ગયો છે આ જીવે છે એવું છે પૂથડી પડી જાય શું જોયે પૂથડી માં છે પછી એ ગતિ થાય ગતિ સહાયક તત્વ જે ભરેલું છે એ તત્વ નીકળી જાય છે પછી સીધી સહાયક રહે છે શું એમાં જીવ નથી ચેતન નથી ચેતન પીસ થઈ શકે નહી ગિલોડી ચાલે છે તો આમાં જીવ નથી ગિલોડી મરી ગઈ તો અમાઈ ગયો ગયો અને દુનિયામાં ચેતન સિવાય દુનિયા ચાલી રહી છે ચેતન બિલકુલ છે નહીં પુછડીનું પુછડી જે બધા પરમાણુઓ ની બનેલી છે બરોબર અને પરમાણુઓ પરમાણુ લેવા દેવા નથી ને હજુ સ્વતંત્ર પૂંછડી થોડાક દિવસ પછી કોવાઈ જવાની જે જે જે ચેતન કશું કામ કરી શકે એમ કે છે प्राणी जाति बनुष्य जाति करो, करो प्राणी प्राणी बी बदा जीवनी प्राणवायु प्राणवायु પણ ચેતન છે કોઈ માણસ આપતો હોય ચેતન છે મારા ખ્યાલ પ્રમાણે જવાબ છે તેમાં ચેતન કરવું ભમેડો ફરે છે કારણ કે તમારી એનર્જી હાથ એનર્જી મનુષ્ય લખ્યું છે કે વર્લ્ડ ના તમામ મનુષ્યો તમામ જીવો એ બધા ટીઓપી સ્ટોપ છે આ બોડી આ બોડી ટીઓપીએસ છે તો એ એની એનર્જી ક્યાંથી આવે છે ટોપલી એની એનર્જી ક્યાંથી આવે કે આપણી એનર્જી ક્યાંથી આવે છે ફરવા માટે તો પછી એનર્જીની જરૂર નથી ઇફેક્ટ છે ઇફેક્ટ છે કે પેકમાં એનર્જીની જરૂર ના હોય This is direct the, the body is effective the bind is effective the seat is effective every defect defect માં કોઈ એનર્જીની જરૂર નહી